એટલે સાક્ષી ભાવી કોણ થાય કે અહંકાર બુદ્ધિ સહી નો અહંકાર એ બધા શું કાર્ય શું કાર્ય થઈ રહે સા તરીકે રહે સાક્ષી લાવી તો એટલો એટલો બધા આનંદ રહે કર્મ ના બંધાય એટલો ઘર પરિપાસ કર્મ કર્મ જાય અને આ તો કર્મ કર્મ બંધાય નહી કર્મ બંધાય નહી આવે અકર્મ સ્થિતિ આવે છે અકર્મ એટલે નિષ્કામ કર્મ કે તમે કરો તો એ જોખમદાય તમારી નહીં કારણ કે એને તને ઈચ્છા નથી આવે આ વખતે પ્રહાર ના શીખતો ના ગમતો હોય તો પ્રહાર પડે દાખલા આપું છું વ્યવસ્થિત મોટું કોમ્પ્યુટર જેવું છે આખું સમજતી હોય છે ને સમજતી એનું કોમ્પ્યુટર જેવું છે બટું એમાં જીવ જીવ ના હોય કોમ્પ્યુટર એટલે કામ કરે અત્યારે અહીંયા આગળ ભાવ કર્યા તમે મને કદાચ મહેમાન આવે આવો વધારો કે અત્યારે કૈસી અત્યારે ભાવ થાય ને તે કોમ્પ્યુટર મજા આવે ફીટ તરીકે અને પછી એનું પરિણામ આ બધું કાર્ડ એનું આપે પરિણામ ને સમજે ને ત્યાં પામ્પીને જેવું ફળ આપે છે હવે વ્યવસ્થિત તમારે ચલાવી લે છે આ વ્યવસ્થિત દાખલો આપું છું આ પ્યલો જો પાકનો હોય તો હું લઈ જતો હોઉં અને મારા હાથમાં સરક્યો એટલે પછી મેં આમ આમ ખેડ સુધી પકડ્યો પણ પડી ગયો સુધી ગયો તો હોટલ વાળું શું કે કોને તોડ્યું કે તમે એકલા જ હતા એટલે બીજું કોઈ વસ્તુ નહીં માટે તમે જ કોડ્યું આવું જાણતો મેં તોડ્યો નથી તો પ્રયત્ન કર્યો નહી કારણ કે બીજો કોઈ જાણતો હોય તેને તો આ વ્યવસ્થિત ટકા આવી કે તે વ્યસ્ત છે બરોબર કોઈ વસ્તુ જાણતો નથી એટલે આપણે કહેવાય આ મેં તોડ્યો એને તમારે પૈસા સાત પેઢી બધી ચલાવી તો નવ પેઢી ચલાવી ખબર પડે ને એ સાત કેળવી સુધી ચલાવે તો પેલા નહી પાણી વાળા નહીં કારખાના વાળા ચાલે નહીં ચાલે હું જોટો દીધો ના લાવું આ મીરો પીરો કશું ચાલે નહીં એટલે આ જીતી છે એ તોડફાડ કરે છે અને પણ સપ્લાય એ કરે છે તમારી ચિંતા ને સમજાય છે ને દેશ માં તે કરે છે પેપરો હોય છે તો આગળ ચાર જણા હોય છે અને નવા નવા સંપાલ નવા નવા પૂરું બધું એટલે ચાર માણા બે હાઈ રાખવા બે હારી રાખો થઈ જાય અરે એક ભાઈ તો આવતા હતા સત્સંગમાં અહીંયા ઉનાળો છેડ્યો હતો ને એ ધન કરે પકડ્યો પેલે ભાઈ માહિતી ગયોજ ને સાસુ છે તમારો તમારો આ બધા પકડાય બધું વ્યવસ્થિત જ છે તમારા હિસાબ સિવાય કોઈ તમને હડી શકે નહીં આપું છું નાય કરે ન્યાય કરે તો નેતર જ નહીં કરે નેતર તો ન્યાય માં જ રાખે ને અરે રેવાસી નો એક દાખલો તમને સમજાયો કે આ દાખલો તમને યાદ આવે બે હજાર લેવા ગયા એક ગજામાં બસો પડ્યા છે પૈસા અને બેંકમાં ચેક આપીને બે હજાર લીધા એક ગજામાં બેસો મૂક્યા છે બીજામાં બે હજાર મૂક્યા અને પછી આપડે આવતા હોય ગરમણી ખરાબ છે ગજુ ડાબી રાખે એટલે ગજુ ડાબી રાખે એ લોકો વાટેલા મરતા રાખે તૈયાર બે હાજર આપડે હિસાબ ચૂકતા થઈ ગયો પેલો નિમિત્ત છે પેલો પકડાશે તાર ગુનેગાર આપણે અત્યારે આપણે ગુનેગાર અત્યારે આપણને ઉપાધિ થાય કે એને થતી છે પછી લોકો પૂછે ભાઈ શામ પેલો લઈ ગયો શું લઈ ગયો તમારું એવું આપડે નજીકમાં તેમાં કઈ હતું ને આ બસો અમા હતા તો બસો છે શું કહ્યું આપડે કહીએ કે બે હાજર ગયા તો એ પાંચે પાંચે કઈ ભેગા પેલા આપી દે ઘણા ઉપર થી પગલ કેવી સોલ્વ થાય આ પગલ ને પહોચી ના આવે પગલું થોડું જ્ઞાન હંજેવું ફોડી નાખશું હ હવે પછી આપણે ઘેર જઈએ વ્યવસ્થિત કહીને હા ત્યાં જ આ જ્ઞાન ના મળ્યું હોય તો તો ત્યાં ઘરે કકડાટ જ મળે અને લોકોને કે ખરો ભાઈ મારા બે ગયા મારા બે ગયા લોકો આશ્વાસન આપવા આવે ભાઈ અરાશ્વાસન કરું લોકો આશ્વાસન આપવા આવે અને કકડાટ કર્યા કરે મનમાં ખરાબ વિચાર આવે સારા વિચાર આવે કરે પછી ગુનેગાર છે એનો ગુનો નથી આપણો ગુનો તમને જે કઈ દુખ આવે છે એ બધું તમારા ગુના નું જ ફળ છે જે દુખ આવે છે તમારું ઈનામ છે શું લોકો વચ્ચે નિમિત્તા હોય આપનારો નિમિત્ત હોય પણ તેની પોલીસ ગેટ આવી વ્યવહાર કરવો જોઈએ પોલીસ ગેટમાં જઈ અને કેવું આ ગજું અમાર કયું છે બે ડોલર ગયા છે એટલે નોંધી દેજો કેસે નોંધી લે પછી આપણે ઘેર જઈએ આપડું આપીને ક્યાં ખબર પડે તો ખબર આપજો કે પછી આપણે ઘેર જઈએ ત્યાં રસ્તામાં મન થતા પછી મન કરું ને મંદિર ખરું મારી મન થયું નહીં પછી શું કે તમે વ્યવસ્થિત કેસો આવે તેનું શું જોઈ ને એવું કે ભાઈ તમે વ્યવસ્થિત કરી માટે પછી જવાનું કાલે કલા બારસો આપવાનું એટલે આપણે સમજી ગયું કે આ જ્ઞાન શાંતિ રહી ત્યાં મન ગોદા મારી ના શિક સમજાવું સમજાવી વકીલાત કરે આપડે એને સમજાય મન લખીલા જ કરે શું કરે એ મજા ના આવે અને ભજીયા બનાવો સારી રીતે એટલે ભાઈ રહી જાય ને ત્યાં જ ભાઈ કમાઈ લયા અને પછી આપડે ખૂબ સારી રીતે જમવું અને સવારમાં અજી થઈ છે ઊંઘ આવેલું ઘરા સુધી ભરેલું ને એટલે ઊંઘ વેરી આવી અને સુઈ ગયા તાકી રાત આગળ પાછળ ઊંઘ જ આખી રાત સમજ ભરેલું એટલે હવા માં ઉઠ્યા હતા આપડે કઈ કઈ કઈ વધ્યું છે આપડે આપડે ધંધો એ વધ્યું હોય તો આપડે ગયું કદાચ આ ત્રણ સાડી પચીસ ડોલર બચ્યા છે કે બે એટલે આપણે આટલી લઈ લેવાના અને હાડી પટ્ટી છૂટા છે એમાંથી પંદર ડોલરિ ચા પાણી કરા પાણી આવે અને હાડા એ પેડા ને ખાવાનું પણ હાથું લઈ પાસે કચવી રાખીને કોઈ સાઈ લીધું અડધો ડોલર લઈ લીધો તો એટલે આપડે ગણી પાસે બચાવો અને બારસો વ્યવસ્થિત ખાતે ઉધાર કરવા ને હવે વ્યવસ્થિત એ ક્યારે તમે થશે નફો આવે છે પાંચ હજાર હોય કે સાત હજાર હોય બધા વ્યવસ્થિત ખાતે તમે થશે આમ જમ ઉધાર થયા જગ્યા કકડાટ કર્યો હતો આવતો બહુ બગડે કકડાટ કરવા ધ્યાન આપ્યું એટલે કેટલી ખોટ ખાય એક જ ખોટ ખાય કે જે લમણે લખેલી અને અજ્ઞાન હોય ને તો બે ખોટ ખાય એક તો આ ખોટ લમણે લખેલી ખાધી પછી કકડા રાતે ઉડું માયા ની પદત છે એટલે હવે આપડે સમજાયું તમે આ વાત થઈ ગયો તે નોકર ચાર ચાર લઈને ચારે દસ વીસ કપ લઈને આપતો હોય નોકર અને એના હાથમાં પડી જાય એટલે તરત આપણે સમજી જવું ક્યારે અસિરતું શું થયું નોકર ને કહેવાય ને દુરુપયોગ કરે નાખી આપણે આંત ખુશ થઈ જાય કે બધા સેટ બહુ તારામાં ભગવાન જેવા ને એટલે વ્યવસ્થિત બધું કાર્ય કરાય છે તમારું કેવું ને તમારે કેટલા કેટલા આજ્ઞા થઈ સિતે ટકા સો ટકાની તો તમને એક ચિંતા થાય તેને મારી પર બે લાખ નો ડોલર નો દાવો મળવાનો ગેરંટી વાળું કેવું છે પૂછો આ તો એક અઢ્યા ની છીખ્ય જાગી છે કેવું થયું અક્રમ વિજ્ઞાન માનું નામ અક્રમ વિજ્ઞાન છે કેવું છે હવે ચોથી આજના આપું છું કેટલા છે આકડો આકડો પત્ની શું કે છોકરા ત્રણ છોકરાઓ ત્રણ છોકરાઓ કેવા બહુ કેવા દસ વીસ હાજર થાય પચીસ હજાર થાય એ પણ જતા હોય એટલા પણ આખી દુનિયા ને હાડ અત્યારે ના થાય તો આપડે આ દુનિયા થી આ સુધી થવું છે ચોપડામાં તમે સમજ ને એ કેવી રીતે હિસાબ ચૂકવાના આ ઋણા બંધ ના શબ્દ બોલતા ના થાય એટલે હું તમને તમારે આપણે ઉભો કરેલો એટલે આપણે એને નિકાલ આપણે જ કરવ ફાઇલ નંબર વન શું સમજવાનું ચાર ફાઇલ નંબર વન બેન કરવાનો શું કરવાનો છે કે ભાઈ આ બધી ફાઇલો બધા મૂકી રાખી દે આ બે હજાર ફાઇલો એનો નિકાલ કઈ નાખો તક કોઈની કોઈ દીવ ગુસ્સે ના થશે અને બધા નિકાલ કરી નાખો એટલે કરીએ ને એ રીતે આ નિકાલ સમજ હોય ને સંભાવે નિકાલ શબ્દ શું કરે છે આજ્ઞા શું સંભાવે નિકાલ કરવાનો કારણ કે પહેલા તો સાથે કોઈ ગુસ્સે આવતો હોય કેળા આવતો હોય તો આપણે ખીળે હસતો હસતો આવતો હોય તો આપણે હસીએ ને હવે એવું નથી કરવાનું આપણે ચીડાતો આવતો હોય તો અને હસતો આવતો તમને ખબર ભાઈ તમાર તો નક્કી કરવાનું દાદાની આજ્ઞામાં રખવા સંભાવ નિકાલતો હોય બસ હવે થયું હતું એ મારે જોવા સંભાવ્યો નિકાલ થયો ના થયો તમારે જોવાની એ બધું મારે જોવાનું તમારે આજ્ઞાત પાડવાના અધિકારી ને કઈ આજ્ઞા પાડવાની સંભાવ્ય નિકાલ કરવાનો હા અમે આવી ભાઈ સંભાવ્ય નિકાલ કરવાનો પહેલી જોડે ભાગે પડી ફાઈ નંબર ટુર જોડે એટલે સંભાવ્યો નિકાલ તમે અમે જોઈ હોય સંભાવ્યો નિકાલ કરી નાખવાનું હવે સંભાળો નિકાલ કરવો કેવી રીતે એક બે દાખલા આપું એક બે દાખલા આપું તમે તમે આ બેનને કહ્યું બેન દસોડામાં છે તમે કહ્યું કે મારી જમવાની થાળી મૂકી દો તો એમને મારે ઓફિસમાં જવું છે એમને શું કર્યું પાંચ મિનિટ એટલે આપણે પાંચ મિનિટ પછી જઈએ તો કઢી ઉતાર કઢી ઉતાર તો હોય તો પાંચથી જરા ખસી જાય તો ઓટણ થઈ જાય ખબર એ આપણે જોવા માર્યું તો આ કોને કોને કરી ઊી કરી ઊંધી કરીને ઊંધી કરી ઊંધી કરી તને અંદર ને ત્યાં ઊંધી નહી કરી આ વ્યવસ્થિત ઊંધી કરી એટલે તમારે એને કેવું દે જેવા થઈ ગયા તમને સમજ પડી ને આપડે કોર્ટમાં જવું છે એટલે આપડે કહીએ બાખરી તૈયાર છે ગરમ ગરમ અને જરા સોનું કાર્ડ હું ખાઈને જઈ શકે એટલે તરફ સંભાળો નિકાલ થઈ ગયો ફાઇલ તો ના ભાવ ભાવે જ્યાં આવું હા ફાર તમે રૂમ માં બેઠા બેઠા આપના ધ્યાન કરો છો અને દરવાજા ઉપર બાકી આવા કોઈ કરે મેઘાર સંભળાયો એટલે તમારે શું કરવું છે ધ્યાન ગયા કરવું જોઈએ પણ તમે નહી બેઠા માટે શું લાગે કોણ આવું લાગે આપણા જ્ઞાન થી આપણા જ્ઞાન થી કોણ આવ્યું લાગે બોલતી નથી સમજી ગયું તું મેં અંદર બટાબા સમજી ગયા ફાઇલ આવી પણ ફાઇલ કયા ના મને ખબર પડે ત્યારે બહાર નું ગાડી ત્યારે ખબર પડે એટલે બહાર નું 3 આપ્યા છે મહેતાજી પૈસા નહીં આપતા મહેતાજી ક્યાં માંગતા નથી ભાવ બધા લખી લાવ્યો આ ઝઘડો થયો નિકાલ સંભાવ કરી નાખો જોઈએ શું થયું એને બિહારી અને વચ ચાલી ગયો હતો વધારામાં એકસો ઊંચી મૂકી દેવાનું સમજો ને એટલે પછી આ મુસલમાન જાય તો એટલે કઈ કઈ દુઃખ નહીં થાય ને તક નહીં થાય સમજે સંભાવ નિકાલ થઈ ગયો પાડોશી તો ગયો કકડા કંભાવા મળ્યો આપડા પાડો જોડે આપડામાન કે પૈસા ભાવ વધી ગયા છે ઊંધો પછી તારે કહે તું મને રોડતો નથી તમે કોંગ્રેસ ના મોટા માણસ છો પણ હું શું કરું મારે તો ભાવ વધી ગયા એટલે ચાલે નહીં પેલા કોંગ્રેસના મોટા એટલે પેલા દબડાવે નહી નાખ્યા ને દબડાયો અડી દો આ બધા ના કુટું અડી દે હું જોઉં કરું પાણી ધોઈ લઉં પેલો નાખ્યું ને શેરો ગોઠ્યો નહીં સેલરે લઈને ચાલવા મળે એટલે સાહેબ સમજી ગયા નફોટ લાગો છે ઝઘડો પૂરા પૈસા આવે અત્યારે કોઈ જગ્યાએ વેર ના વધે એવું કરવું આપડે પણ વ્યાજ આ વ્યારથી જગત બંધ થયેલું ચા કર્યું થઈ ગયું કેટલી આજ્ઞા થઈ અઘરી છે નહી કઈ કઈ નાખે હવે પાંચમી આજ્ઞા આપું છું સાતું શ્યામના નામ છે કે સુધાર્થ નામ શ્યામ સુધાર્થ નામ નથી કોના સાબામાં ગયું અને આપણે હવે આપડો ચોપડો વધવાનો શુદ્ધાત્મા નો ચોપડોત્મા જે દાદાના જ્ઞાન મત આદર થયો અને શક્તિ લેશો એ બધું ગમે થશે સત્સંગમાં આવશો તે ગમે થશે આ પુસ્તકો છે આના એ તમને આપશે એટલે ભાઈ પુસ્તકો વાંચ્યો તો ગમે થશે પછી અક્રમ વિજ્ઞાન નામ માસિક આવે છે તે દર મહિને ફ્રેશ વાની આવે દાદાની ફ્રેશ વાણી દર મહિને આવવાની એ માસિક મંગાવશો તો એ તમને ગમે થશે એટલે આપણે ગમે થાય એવું કરીએ તો આ પાંચ આજ્ઞામાં કઈ અઘરું લાગે છે કે જોશું ને આ પાંચ આજ્ઞા પણ બહુ થઈ આખી વર્ગ નું કૃષ્ણ વિરોધ ના કરવો જોઈએ સમજવું છેલ્લું છે વિરોધ ના કરવો જોઈએ જે માગો એ શક્તિ તમારે કઈ મુશ્કેલ રહ્યું નઈ મુશ્કેલ શ્યામ ને રહ્યું એ સામે આપડે વાર સુધી શું કહ્યું તમારા દાદા ભગવાન પ્રગટ થયા અત્યારે અત્યારે એ દાદા ભગવાન એટલે એમ કેમ વધારે પ્રગટ થતું નથી પાંદડી ઘેરતી રહેશે હવે આ જ્ઞાન મળ્યા પછી આગળના વખત માં શું કેતાની પાસે આ મોટા છોકરા છોકરા બહાર જવો અને આવું મારા આત્મા નું કલ્યાણ કરી દેવું પેલા હિન્દુસ્તા રિવાજ હતો ને આવો હવે એ રિવાજ અત્યારે પાડી શીખાય એવો નથી અત્યારે કરે તમે ની એટલે અમને કઈક ભાઈ ગયા સ્વભાવ નિકાર કરવા જેનું નિન કરીએ ને તેની શક્તિ બધી બિરાજ મજા કરે આપણને નિધિ ઇતિહાસન કરીએ એટલે તે બધું થાય નહીં આવે રાતે કરી દેવાની એટલે ઉપાય બતા રાત્રે માફે મૂકી અને દાદા દેખાવા આપી અને કોઈને કોઈને અટેન્ડ ના પડે ધીમે સુધાર્થ માં સુધાર્થ લખે આપડા એને બધા આવશ્યક આપ્યું પછી સવારે મારી પાસે આવો હજુ હું કાલે રવિવાર અને પરમ દિવસ જો મારે બે દિવસ છું બધું એને પૂરું કરી લેજો આવે વારંવાર બોલું સવારે બધું આવો તો કંઈક બોલવામાં એક બે વાક્ય ઓછા થયા હોય તો ભૂલ છું સુધારી આપું એની શક્તિ આપું બધું ને કાલે રવિવાર છે વધારે લાભ લેજો બીજે બધા કામ બધા બંધ કરજો પછી આવતા આવતા રવિવારે કામ કરજો બધા કાં કાં કામ બે દિવસ ગયાના છે અને અહીંયાથી કઈ મુંબઈ તમારે સેવા હોય મુંબઈ અવા જમણે તો પછી હમણાં પૂરો પૂરો લાભ લઈ પૂરેપૂરો લાભ લેલો કહ્યું મીઠી અને દાદા દેખાય જાય સમજે હવે અત્યાર સુધી હું શ્યામ છું શ્યામ છું એ બહિર્મુખ પણ એટલે મુઢાત્મા દુઃખ મા છું એ તમારી પ્રકૃતિ બેઠી શું બેઠું પ્રતિ પ્રકૃતિ એટલે તમે અંતરાત્મા થયા આજે આ બહિર્મુખ છૂટી ગયું અને આજે અંતરાત્મા થયા ઇન્ડિયન ગવર્મેન્ટ કઈ અંતરાતમાં કેમ થઈ ગયા સાચી સુધાર્મા સંપૂર્ણ ના થવાયું એના સુધાર્મા થવાયું પણ પ્રતિ પૂરતો થયું પછી કાર્યકારી થવાનું માટે થોડો વાર લાગશે એમ શું કારણ કઈ ફાઇલ ઉભી છે અંતરાતમાં દશાય એટલે ઇન્ડિયન ગવર્મેન્ટ સુધાર ફાઇલ ના હોય તો સુધાર્થમાં ધ્યાન ન કરે આપડે તો આત્મધર્મ આપડે હિન્દુ અને સ્વધર્મ થી મોક્ષ છે અને દેવ ધર્મ એ પણ ધર્મ છે બધા ચાલો કોઈ પણ વસ્તુ નું ધ્યાન કરીએ જેમ કયું મારું ધ્યાન દવાનું ગમે દાખલો છે પણ મન એટલું ચંચર છે કે એક મિનિટ પણ તમારે કઈ દેવાનું આજ્ઞા ધ્યાન કરો શું એટલે થઈ જાય આખે દેખાશે અને આ શું એટલે તમારે કશું કરવાનું ના તમારે થયા રાતે કરી દો પછી અવાજ માં આવી જ એતો દાદા અરવિંદ કરા ને પેલા મને અટકાય આવતા દક્ષા એ ગાળ કે ગાળે તાત તો એ ગાડા દેરા સન પર ગાડા હશે દેરી ચાલે જે તે ન કોઈ સુતા છે પેલી લેગો નથી સૌ સ્ટાન્ડર્ડ પંચાયતી સવર આને મોન કે પેલી લાગી નરી એમ તો ગાવા ત્રીમંત્ર બોલતા શીખી ગયા અમે નક્કી કર્યું હતું કે આપડે કેવું આપડા વગર કઈ થાય છે કે નહીં તો અમારા વગર કઈ અમે ગાડી બોલીએ કઈ શીખી ગયા એ શીખી જાય છે હવે મને કે છે અને નાગું કરી શું કરો ત્યાં મોટી મને એની તમને આપડે દાદા વાળું પડ્યું ત્યારે મા બાપ ને કે તું વિધિ કર આપણે દાદા ને ભાવ સંપૂર્ણ દુઃખ નો ભાવ ઇન્ડિપેન્ડન્ટ પણ સર્વ ચૂખો થી મુક્તિ એટલે ચૂક નો પાર નહી અપાર દૂખ ના માલિક થયા હવે આથી તમને માલમ થયું ને ઋષિ મુનિયો કરોડો વર્ષ લાખો વર્ષી ઋષિ મુનિ તપ કર્યા પછી ગયું નથી બધા પૂરું પૂર્ણ ઓછી કરજો સિદ્ધાર્થ ના ચોપડો એટલે શું જેટલી તમે આજ્ઞા પાવ છો એટલી શું આપડે જમી જેટલી હા ત્રીસ ટકા પાસે ત્રીસ ટકા બે ટકા પાસે બે ટકા સિત્તેર ટકા પાસે સિત્તેર એસી નેવ ટકા પાડશે નેવ ટકા અને અમે જોવા હોઈએ તો દર્શન કરવા તો ઘણું ફળ મળે તો ઘણો ઘણો ઘણી રકમો મોટી તમને થાય સમજે ને હવે દરરોજ ક્યાં લાવ તમે જંપલાયેલા હું એક જગ્યાએ હોઈ શકું નહીં તો દરેક વખત દરેક પૂછા હુજા ગામમાં હોઉં પણ જેટલો લાભ લેવાય એટલો નજીકમાં આવ્યો હોય અને હો ડોલ ખસીને હોય તો દે કરવા શું કર્યું લોકો આઠ આઠ ખે દર્શન કરવા માટે કારણ કે આવું ફરી લાભ મળે ને ત્યાં ઇન્ડિયા દેવાય નહીં શું અને ઇન્ડિયા કોણ કરવા સર્વિસ નું એ કરે મહિનો રજા રહીને જેટલું દર્શન થાય એટલા દર્શન લઈ અને પુસ્તક અમારા ત્યાં હોય છે તે ફ્રી ઓફ કોસ્ટ આપે છે બધા કારણ કે આ દિવ્ય વાણી આ અમારી વાણી વેચાય નહીં બીજી બધી વાણી વેચાય પણ આ છે તે માલકી વર્ગની વાણી એટલે વેચાય નહીં એને આપતા પુરુષ કહેવાય આપતા વાણી આપતા વાણી એટલે સંસારમાં સર્વસ્વ રીતે વિશ્વાસ કહેવાય કે સંસારમાં અને ફેર મોક્ષ્ય છતાં સુધી સર્વસ્વ રીતે વિશ્વાસ કહેવાય કે આપતા પુરુષ કહેવાય એની વાણી હવે એ તમે મહિને દર મહિને અમારી ફ્રેશ વાણી આવે તે વાંચો જાય પાંચ એક ના પાય એમાં સિત્તેર ટકા જમે થયું એટલે ત્રીસ ટકા ઉધાર છે ને એટલે આપડે જમે ને કરવું આપ ઉધાર સાથે શું પામશે જેટલું થયું નફો મળ્યો એટલો આપડે ખબર પડ્યું ને આ કરવા જેવું છે આયુ કામ ચિખોદરા દર્શન કરવા આવે બધા શ્રી રામ છે આ બીજું બધું બીજું બધું તમારે કરવાની જરૂર નથી થઈ રહ્યું છે તમારે ફક્ત ના કહેવાની જરૂર નથી થઈ રહ્યું છે જુઓ શું થાય છે શું થાય છે એ જોયા કરો અને રા શું કરે છે જોયા કરો બસ રાદી કઈ કરજો એમ કહે આપણે જોયા કરો રાી શું કરજ રાદી ડિપ્રેશનમાં આવે તારા ઈચ્છા અમુક લઈ જઈ અને ખબર થા પડવો નહીં એટલે ડિપ્રેશન નહીં આવે અને પેલો બિન તોડી આપી છે ને તેની પાંચ નવ કલમો એટલે એટલે તમને કોઈ પણ દુઃખ રહેશે સંસારે બઉ સુંદર કામ અથવા અહંકાર કર્યું ગ્વાડ કર્યા છે કે અહંકારી માણસ ગોડો જ હોય એને ગોડ ફેરાય પણ શું કરે અહંકાર થાય એવો જ નથી તો આગળ આ તો આપણે હા અગિયારમાં અત્યારે સુધી આવું નિયમ બનેલો નથી બની શક્યા